બધા એ મહિનો એકાદ પેરો બાર હા આ મારું મારું બની પછી નોય મારું કઈ બધા અને આપણું વિજ્ઞાન શું કે છે આપણું કે જગત જે ચીજ મળે તે આપણને દરેક કોઈ પણ ચીજ પ્રાપ્ત થઈ અને અપ્રાપ્ત થઈ પ્રાપ્ત ને અપ્રાપ્ત એને પેલી બાજુ દરવારા કે પેલી બાદ બાકી દરવારા બાદ હકી કુદરતના આત્મા છે કોણ આત્મા મનુષ્યના આત્મા છે જ નહીં સરવાળાશું બેંક માં બેંક માં ડેબિટ થયું કુદરત કરી રહી છે મૂડી થાય છે મૂડી અને મૂડી માંથી વ્યાંચણી થાય છે વ્યાંચણી કેવી થાય કે તમે કો પૂન માંથી આવશે એટલા જાય તો બઉ થઈ ગયું કરતા રે તો આ બેંક બને તમે હવે કર્યું ને આ બાળક જે મૂકી રહ્યો છે પોતાના ટેન્ડર ઈશ્વર તો તમારું જ સ્વરૂપ છે એ તમારું સ્વરૂપ છે તમારો તમારી તમે જે અત્યારે તમે જે મકાન રહેતા હોય એ મકાન તમારા જે સીટ છે ટોકરા છે એ બધું તમારી ડિઝાઇન પ્રમાણે છે આ નું જે રંગ રૂપર ઈટા ઉંચાઈ ઊંચાઈ બધું તમારી ડિઝાઇન છે એમાં ડિઝાઇન બહાર કોઈ વસ્તુ આવેલી હોય એ ચાલે જ તો જગત આવી રહી શકે નઈ નપડામાં ટુકડામાં રહી શકે નહીં મારી પુગ લઈ લેલો આ તો પોતાની ડિઝાઇન પ્રમાણે આ સમજ માં આવે છે આ વાત એ બચા અંદર તમારું એમાં કચી જાય મને અમારા ત્રીજા દીકરા થાય તમારા ચંદ્રપાંતિ હતા ને હવે એ ચંદ્રપાભાઈ અનુકૂળે છે તમે સત્સંગ કરી શકો છો ઈચ્છા પ્રવાહ ધન કરી શકો ઈચ્છા પ્રવૃત્તિને સિલેક્ટ કરી છે ભૂલમાં જો તે ત્યાં અંદર ભરતી વખતે મારે વાઇફ આવી જોશે બંગલોડીયો અને પછી દસ પંદર ટકા બાકી રહ્યા છે ત્યાં કઈક ડર નથી લખી નાખ્યું મેં તો પંદર ટકા અમારવાની તારે પચાસ ટકા એ તો જે ઇન્દ્રિય ગમ્ય છે જો આગળ ઇન્દ્રિય ગમ્ય સુખો છે એના માટે છે એટલે આપણા હિન્દુસ્તાન છે બહાર ઇન્દ્રિય ગમ્ય લોકો છે એમના માટે બરોબર છે ઇન્દ્રિય ગમ્ય કોઈ ચીજ એ કોઈ ચીજ નથી બધું પંચાયત કોઈ પણ મહાર્મા જયારે આવે તો હું ધર્મ છું ત્યારે આવે એની ટાઈમ રાતે બાર વાગ્યા આવે એક વાગ્યા ડબે થાય કોઈ પણ ટુકાય છે શું છે કારણ સિક્રે એનું નામ જ્ઞાનીકુષ્ઠ છે જ્ઞાનીકુષ્પણ નામ કોઈ પણ જાતની સિક્રેટ જોવાય જ્ઞાની કહેવાય સિક્રેસ થી ચાચ પાપ છે ચાચ કપડ છે શું છે મારી પાસે સિક્રેસી કઈ ગયો અને તમે આવો ટેન્દ્ર ભરોસો બરો પાછળ બે હાથ છે નૈમતી બધું બોટલ ભાગે વોટર થાય છે મદદ કરે આપણી ઈચ્છા પૂરી કરવામાં પુણ્ય મદદ કરે ને આપણી ઈચ્છા પૂરી કરવામાં આપડી ઈચ્છા પૂરી કરવામાં પુણ્ય મદદ કરે ને બસ એ પાપ એ ઈચ્છા ફરક મારે હવે આ જોયા પુણ્ય કુદરત આ બહુ કાકી નથી એવું હતું આ વાણીયા કોઈ મુખ્ય જવું જ ના પડે કારણ કે સુખી જ હોય ના દસ સો ટકા આ ભોગવે દસ ટકા આ ભોગવે મજાપ તોડી નાખે ને તો એ ઉપરી બાબ ઉપરી હાર થાય એમ કઉ છું ઉપરી ઉડી આવ્યા છે સાહેબ એમને જે કામ કરવું છે એ ચિંત કામ થાય લોકો છે ને બધા જે કલ્યાણ થવાનું છે એમને જે કામ કરવાનું ત્યારે વાડી પણ બોલે જ્ઞાન પણ આપે એમના વાણી છે નહીં આ તે આપણે બોલ્યા જેવી વાણી જોઈએ માલકી બની વાણી હોય તો અહંકારી હું બોલું છું કેવું છું અહંકારી છે નિરંતર બોલ્યા છે ભૂલ અને તે નિરજ દાતણ કરી એક શબ્દ બોલે જગત ને બહુ કલ્યાણ કાઢ્યું જગતને જો કાચ વર્ગો ને કઈ પણ દુઃખ નથી તો આ તો દુઃખ નો મોટા મોટા જંગલો ઉભો કર્યા જંગલો ઉભો કર્યા એક દાખલો આપું એક માણસ સાઈન્ડ રૂમમાં બહુ સુખી હતું સાઈન્ડ રૂમ હતી અને સરદાર ને પાસે તો એકમાં રસોડું હતું અને બીજી બે રૂમો હતી બહુ સુખી માણસ હતો એના ફેન બેન્ડ આવે ને એ બધા બે રૂમવાળા આવે કોઈ એક રૂમવાળા આવે કોઈ ત્રણ રૂમવાળા આવે પણ પછી બે રૂમવાળો ફેડ હતો ને જેને કંઈક લોન લીધી બગલો બોર્યો ને બધા રૂમ ગયે મારે તો મળે મારે છે મારા છોકરા મોટો ભાઈ ક્યાં વાડી નહીં બધું આખું આથી જોગીતરવા મારી આખી નથી ફરી આવું ના થયું ખબર ને ઘણી એના જેવો ડોકો સાબળી રહ્યો સોફા ચેતી લાવ્યો છે અને એના ભાઈ બંધ શું કે ભાઈ હવે તો ઘરે હવે એની વાઈફ ખબર પડતી આપડે તો દસ હવે એ દસ પંદર મહિના થયા જૂના થયા અને પેલા થવાનું ભાઈ નવા તમને કેવું લાગે છે એટલે યોગ્ય જેટલા યોગ્યતા એટલું દુઃખ છે અને આ તો બધા અયોગ્ય શું કરે ઘરમાં ફ્લેટ મળે મિયા પૂછ્યું ઘરમાં ફ્લેટ કરતો નથી શાદી કરી નહીં કરી રીત લાઈ ક્યાં બોલે આપીબી પાન મારે તો નહીં મારે હિડ ના આવ્યા આીબીત મારું પાન આપણે આગળ વાર શું કહેશે ના ચઢે હું ગેસ કાઢો આપણે ગરીબો ને સીટી સુધારા ગયા થયું શું કેહતા હતા નહીં ડોળીઓ આવે ત્યારે જેમ વધારે પીરો નીકળે અને આ કોળીને ચીરો તો એનું જીવન સુખી થાય એ દુઃખી કરશે લોકો દુઃખી કરશે એને ઊંચો ના આપે ઊંચો આવે કારણ કે હંમેશા એ કોળી મોડી જાત છે ને એ તમારા જ્યાં રોગી ના હોય એ તો બે દાણા હાર એટલા કારણ બને તગડો થઈ હોય બધુક ના થવા દે કુદરતે પૈસો આવવાનું જોખમ તમને અમદાવાદ કેટલા ઘડિયા જયા કોળી અને પૂછે જાનવરો નિરોગી છે આ રોગી કોણ અક્કલ વાળા કોઠળા આ કોઠડા છે ને જેટલી પાત અક્કલ નો એ રોગી નો તમને હા લાગે છે પડી જ નથી આજે એક પક્ષ એ આઠળી વિષય ની કે કોઈ પડી જ નથી અને કોની વાત અહીંયા આગળ એક ડુંગર હોય ને પેલો વી લેશે કારણ પેલો કુદો છે આ કુદા ફરી વાર ખબર એને તો વાંચે નથી આયે પેલી વાર તો વાંચે કુદે અમેરિકા આખો દેશ અને અહિયાં આગળ મખણ જોતા બંધ સરકાર બાપ ને થઈ જાય વાંટે નઈ વાટે કપડા ના મળે તો વસ્તુ જળ અને ચેતન બે નથી ગજાથી ચિત્રો ગુણ ઉત્પન્ન થયો છે તેનાથી આ ગુણો ઉત્પન્ન થયા ગ્રો મા છૂટું પડે એટલે શું થઈ જાય છે મોક્ષમાં ના જાય મુખ મળે રે અહી કાય અને વ્યક્તિનારાયણ સૂર્યનારાયણ અને દરિયો બે ભેગા થાય તો વ્યતિરેક ગુણ શું ઉત્પન્ન થાય દરિયા નું ગુણ નથી વરા સૂર્ય નું ગુણ નથી બે ભેગા થયા ગુણ ઉત્પન્ન થાય શું તો કાયમ આ વિશેષ ગુણ છે શું છે વિભાવ એટલે વિશેષ ગુણ આપના જ્ઞાન છે ને એ જ્ઞાન નો વિશેષ પણ આગળ આવે પણ આ જ્ઞાન છે સંસાર નું જ્ઞાન એ જ્ઞાન છે અજ્ઞાન નહીં પણ મોક્ષે જોવું તો આ જ્ઞાન છે આ જ્ઞાન છે તમારું ના કોઈ કાયર નું કરેલ નતો કાયર ના સસરા હતા ક્યાં સુધી ડ્રાઈવર જઈ રીતે કાલ ડ્રાઈવર જઈ રહ્યો તો પછી આપડે કેવું આ જગત આપ્યું ડ્રાઈવર થયા છે ખુલ્ક થાય દાડો હોતો મળે એવો થયો ચિંતા ગતિ હવે ચિંતા કોણ નથી કરતા બધા જાનવર ગતિ આ તમને આ જ્ઞાન લીધા થાય નથી ને ચિંતા ના કેવાય છે રમણ નથી ચિંતા કરનાર હોય તમે હું ખરે કરું રમણબીત છો તો તમારી ચિંતા એ ચિંતા હોય જ ને તમને થઈ ચિંતા કોઈ જાણે થાય કરે ખરેખર કરનારો હાચીત હતું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે હવે કશું જ મારા બામા આયા કાકા છોકરા છોકરા છોકરા જોડે છોકરો કે હું હગાઈ મતું જ નહી ખાલી સ્ટેજ ની જ મારામારી છે હું હું શું કઈક બચાવવા માટે મારામારી છે બધી હગાઈ જે કશું જ લાગે તો ને અને એક છોકરાને કલાક વડે તો ગારો ભણી હવે કેટલા બધા છોકરો કે બધા એવી વસ્તુ નઈ કુદરત પોતે વિનાશીત છે અને આપડે મનાય કેમ કઈ આ શરીર વિનાશી થયો છોકરો પોતાનો કેમ મનાયમ છોકરો કેવા વધારે વાલ કરવા વધારે વાલ કરે લોકો હે ટકરા જાય થયો હોય સુરત આગળ અને આજે આપણે મોંબી જવાની જરૂર પડી અને પેલું યાદ આવ્યું કે પણ એક્સિડન્ટ થયો હતો કે હેલ્પ કરે આ થશે શું થાય શું હેલ્પ કરે ખાવાનું ભાવે સારું ભાવે આ તો બે ભાર પ્લેનમાં લોકો બે પ્લેન માં શકાય માણસ બે ભાર પડે બે જાગૃત માણસ તે પ્લેન અને પ્રેમ બે જાગ્રત કેટલો બધો જાગ્રત હોય કે હું બેઠો છે એવું ના જાત માં અહિયાં બાકી કોઈ ગેરતી થઈ બધું અત્યંત ભડકવા જેવું શું છે ભગવાન નવરા નથી દુખે આપવા માટે કે સુખ આપવા માટે નરા નથી ભગવાન પાસે સુખે નથી અને દુખે નથી તેવી કલ્પના છે તે કલ્પિત લોકોની કલ્પના છે શું ભગવાન અત્યારે પરમાનંદ છે ત્યારે જયારે જોયે તો આ કલ્પના થી કંટાળું પ્રકાશ આપ્યા કરે છે મનુષ્ય ફરી મળે છે મનુષ્ય અવતાર તો તમે પોતાની જાતે માપી જોઈએ થર્મોમીટરથી આત્મા થર્મોમીટર જેવો છે હાથમાં કેવો છે તમે ભલે અજ્ઞાનતામાં પણ હાથમાં થર્મોમીટર જેવો છે એ પોતાની જાતે માપી જોઈ કે અણહકનું ગોગવી દીધું મેં અણહકનું સાધું અણહકનું અથવા ભીડેરી કર્યા આમ તેમ કર્યું એ બધું જે કર્યું હોય એ પાચકતાને નિશાની કહેવાય છે હકનું ગોગવે તે પોતાની વાઈને લઈ અને બજારમાં ફરતો ફરતો જાય એને કોઈ વાંધો નથી પોતાની વાઈ ભોગવે ફરતો ફતો લઈ જાય વાંધો નથી બહારથી વાય દ્રષ્ટિ બગડી એ જાનને નિશાની જાનવર બજાર એમાં કોઈને દંડ કરવાની જરૂર નથી આપણે કહેવાની જરૂર નથી એક માણસ એક માણસ ભગવતો થઈ ગયે આ કાળો બજારી જશે આ ધેર ઠેર કરે છે ઘી વળવાનું છે ટિકિટ લઈને અને રાજા હરણવાર શિકાર કેવાય શું કેવાય શિકાર શિકાર એટલે શું મોતની ખાતર જિંદગી નાખી છોકરી કોઈ જાનવર નહી મોતમી ખાતર હા કેવું શું થાય જાય શું થાય અને એવું જ હળણું એક મુસલમાન મારી છોકરા ગોવા પાછળ આવી કે ગો તમે કોવડાવો દુનિયા ને ના ગમતું હોય છતાં આ ઘરને દબાણ લઈ જવું પડે અને એવું જ હેડું એ મારી પસ્તાવા પૂરક કરે છે માટે એને તિરંજ ગતિ થશે આવું કરવાના પણ વિચાર ને પછી ધોઈ નાખે તો કશું મને સજ્જનતા મનુષ્ય સજ્જનતા તમે સજ્જન ના વિચારો છે તમે એવી રીતે વાંચો એને કોઈ હલાવ ના નથી કોઈ અટકાવના અને સુપર હ્યુમન થજો સુપર હ્યુમન એટલે તમે ચાર વખતે ત્રણ વખતે તમે રામજીની હેલ્પ કરો છતાં રામજી તમારું કોમ હોય તો બગાડે તમારે તમારી પાસે પાસે રામજીભાઈ આવે હેલ્પ કરો એવું તમે હેલ્પ કર્યા જ તમારે હેલ્પ કર્યો ત્યાં તો બગાડવા ઘઉં ત્યાં સુપર હ્યુમન કર્યા શું વર્ષની ઉંમરે મારા ફ્રેન્ડ સર્કલ સુપર હ્યુમન નામ જીવન જોયું છે અને મને દુ પડી ગયું ને કારણ પાછા હર જી નો દુઃખ પછી સુધી પછી બેંક માં પૈસા મૂકવા જવાનો કંટાળો કહેવાય છે મારું દુઃખ છે આ મનુષ્ય ગતિ ત્યાર જશે સુપરવિમાન થાય કશું અત્યારે સુપર વિમાન થવા જેવું નથી અત્યારે ફરી ધીરજ પકડી શકે હું આવી ગયો સાબિત કરે ને નીચે કોઈ ગબડી જાય આ ના પાસે પડે ગબડી જાય જોઈએ ગબડી જાય ના પતી જાય ગબડી જાય ને કપુલ રેફનદારી સારી રીતે કારણ જાગૃતિ વધી જાય એટલે તમે આઠ કલાક નું કામ કરો છો જે ચાર આ પાંચ કલાક પૂછી જાય તો ગુસાયા ત્યારે કેવું છે કે હવે જાય અવેરનેસ એટલે આવી નહીં આ લોકોનેસ અવેરનેસ તો હા આ તો બિવેરનેસ એલર્ટને નહીં આ તો એક્ઝેક્ટનેસ છે છોકરાઓના કોર્નર માં વ્યવહાર ના કોર્નર બધાને પરદેશી લોકો માટે કે ત્યાં નિરંતર આ ઇન્દ્રિયો મસ્ત છે એને કે પાક હતા તે મને કે છે હું ના હું પાક ચાલે નહી તમે વ્યવસ્થિત કરજો ઉચિત માનું કે મેં તમે ના માનવતી વાત ત્યારની છે પણ તમને સમજાય નહીં તો માને જાગે થી છે તમારા માં જાગે આવા જાગતો જ હું નથી જાગતો એનો પુરા આપો મકું રાતે પટેલ છો કીધ ના તળવો ખાવે ને હળવો ખાઈ પછી દૂધ પાચક રસો બાઈલ બધું કોણ નાખે છે જાગૃત ગયા તરત જ ભેજન મારે હું બિલકુલ જાગૃત થાય જરા જાગૃતિ નહીં હું જાગૃત જાગૃત કોને જાગૃત કર જાગૃતિવી વધી રહે એવરી સાઈડ ની જાગૃતિ વધી જાય ફૂલ ફૂલ આવે એટલી જાગૃતિ વધે અમારે મારે થોડી ચાર ઓછું જાગૃતિ જગતનું જે ચીજ માંગ સાયન્ટિસ્ટ ને કહું તમે આગળ ગયા નથી આ તો માર્ગ બોલી શકે ખરો વાત છે એક વાક્ય બોલવું જોખમદારી એક વાક્ય જોખમદારી ચાલીસ કલાક વિચાર માંગી એક જ રાખ્ય બોલવા માટે કેટલા વિચારો નું મતન છે કૂતરા પતે ભૂખ્યા હોય પછી તેમાં ફેર હોય ને ખાધેલો હોય ફેર હોય ના એક જ જાતિ ને કે નાય અને ને તો એક વાક્ય પણ ના બોલી શકાય વિચાર કર્યા વખતે વાક્ય કે બોલો નોંધાર બોલી શકાય તો વિચાર ક્યારે કર્યો વકીલો તો આ ફેકા ભેગ કરે છે કે વિચાર કર્યો પછી પાછું બોલી ને શું ક્યાં છે કેમ આમ આવડું બોલ્યા ક્યાંક ભૂલ થઈ ગઈ તમારું નથી માફું બોલ્યા બોલ શું બોલા શું તેર વર્ષથી વિચારવું પડે વિચારધારા મારી નથી આ જ્ઞાન થઈ વિચારધારા બંધ પહેલાનું કર્યું આગ થઈ ગયો એટલે આવતા મને કે રાજ નક્કી કરે છે મોટો એવો કેટલા વાર ખેડૂતો બઉ હતા કરીને ભાઈ દીધું અગિયાર લાખ રૂપિયા એને વાગી ચાલે વાપરે શું બગડી ગયું શું બગડી ગયું અને મોટા મન ના હતા આ રેતા ભાઈ ગયા તો જા સારા છે એવો રાખ મંદુ ઘડિયાળ તમેલું છે એમ પછી ના ખબર પોતાની જાતે રિપેર કરેલું કોઈ દુનિયામાં ભગવાન તો આમ કે હકીકત શહેર ની કોઈ દખલ નથી દર્વલ કાય જ રહેશે કલાકે આપણે કાકા દીકરી રાડી એટલે આપણે બાકી નથી આખી રાત છોડે નહીં ને દુઃખ છોડે નહીં મન દુઃખ કર્યું નથી બસું અજ્ઞાનતા ભ્રમણા પછી છે પહેલું તો તમારે તમારું ના માનવું છે એ જ દુઃખ છે ભોગ ભોગ એટલે મુક્તિ મુક્તિ પોતાના સનાતન સુખમાં કેવા ફળે છે અનુસંધાન છે તૈયારી પેલું કદાચ આ જીવન નું કે આપડે આ ભૂ માં કહીએ છીએ તે ભોગવાનું છે હવે બનતો બધા બીજું કઈ આગળ કરતું જ ચાલતા આપડે કહીએ છીએ ભોગવવાનું એટલે પોતાની જાતે કરતા માને છે તેનું ફળ ભલે છે આ રૂપક રૂપે થાય થાય કેમ કર્યું અને તે લોકો છે આ ભોગવ્યું બસ પાક સારો તિરાથી મળી રહે સારો અને જો મૂળ વસ્તુ ક્યાં થાય છે તો રૂટકો બંધાય નહિ આ તો દાળ કાપકાજ કરે છે એ ધાડ કોદાડો જાય નહીં એવું આ બધા રીતે દાળ જ કાપકાજ કરે અને તે પાછું ફરી ઉગ્યાસ કરે છે ગોદાળો જાય નહી